તમે તો તારી જાણો છો કે અશોક ભાઈ ખરું નહી અશોક ભાઈ અશોક ભાઈ ગયેલું છે તમે સુધારો એ તારી જાતે જાણો છો ત્યારે ખરેખર હું અશોક ભાઈ છું એ દેહાદ્યાશ હતો ખરેખર ભાઈ નથી તમને દેહાદ્યાસ છે માનીયે જ નઈ તો અમારી પાસે આવી ને પછી અમુક દેહાદ્યાસ એટલે દેહ માં આત્મ બુદ્ધિ કે હું આપ છું દેહ નો સંયમ કરે દેહ નો કરે સંયમ કરે ત્યાગ કરે તે હું જ કરું છું અને આ તો ઇફેક્ટ છે ઇફેક્ટ કરાઈ શકાય આખું મન લાય ઇફેક્ટ છે આખું ઇફેક્ટને આખું જગતભ્રાંતિ મળશે પણ એટલે મારીને ફેફાર્સ થશે એવું મારીને સપડે કોઈ જાણતા નથી પરીક્ષા પેપર વખતે ધ્યાન રાખવું જોઈએ કે પરીક્ષા રિઝલ્ટ પણ ધ્યાન રાખવું પેપર આપ્યો વખતે અથવા તમને બધું રિઝલ્ટ જોતું એમાં શું એવું કર દાદા ના નિર્દી નહિ સમજણ પડવાથી ભ્રાંતિ પણ સપડેલી રાખવું હોય કે જે પરિણામ છે તેને કારણ માને છે એટલે આખું આ પરિણામ છે આપડે બધા પરિણામ છે તે પરિણામ એ કઈ નવું નથી એક્સિડન્ટ થઈ ગયેલું છે રિહર્સલ થઈ ગયેલું એટલે એને પરિણામ દેખાય ખુ ન રિહર્સલ થઈ ગયું લા લક્ષ દેખાય ગુરુ ન નાટક માં રિહર્સલ થયા પછી નાટક થાય છે આ જાતે બોલતું એટલે બોલા જવું નઈ સમતા આનંદ રે અને ગાળો રે તો એ જતે અશોક ને દેશે મારે કશું લાગતું હતું નથી કે તમારે જોવાનું અશોકભાઈ કોઈની પછી જીડા હે અશોકભાઈ કોઈની પર જીડા તો અંદર તમને ખરાબ લાગે કે આમ ના હોવું જોઈએ જે ના હોવું જોઈએ અને અશોકભાઈ એ અસયમી જુએ છે અશોકભાઈ જે અસંયમિત છે કોઈ સુરાય છે જુએ છે દ્રષ્ટાભાવે છે જ્ઞાતા ભાવે તે માટે પોતે શુદ્ધાત્મા છે જે અજ્ઞાનતા રહી હંકાર હું જ છું કેવું માની નથી વાંગ બિલીફ હોય છે રાંગ બિલીફ જે પોતે છે જાણતા નહીં હોવાથી વાંગ બિલીફ માં પકડાયા કરે છે જો કોઈ નાનકાય વિગ્રહ થયો છે કે એટલે આપણે માનની વિગ્રહ થયો આના આના ભાઈ છોન મામા છોન કાકો કેટલી રાંધી કોગાડી એ રાંધી કો છે કે કેને રાઈજી લીડે છે એ રાઈજી લીડેને ન નીકળતું તેન દેખન સંમો મોમૂટી આવે આખું જગત દેહમાં બધા કરતા નથી આપડે કયું કરવા દેખાયું એની વાત કરે આપણે દેખાયું એક બાજુ ના ડરી પડો શું કે લોક નો કામ કરો લોક નો કામ કરો લોકામ કરશો પણ તેમાં ઢરી ના પડો પોતાનું પણ જુઓ થોડું એ ચેતવણી આપી તમને એ પણ કૃપા જ છે કામ નીકળશે કામ નીકળી જશે વાંધો નહી આવે ને એમની તબિયત ને ફરી વાંધો નહીં સંપૂર્ણ એટલે પૂર્ણ દશામાં નાચ તરીકે વ્યક્ત થઈ ગયા એટલે મારે ઓછી છે હું પણ મારી પૂરી દાદા ભગવાન મારી ત્યાં આ દિગ્રી પૂરી કરી છે અને તમને શીખવા શું કરું પણ ચૌદ લોક નો નાચ તરીકે તમે એક કલાક બોલો ને એક ધારું તો આજે દસન આપડે અમદાવાદ માં હજારો માણસ ને કપ લાગતા બોલે ત્યારે એક ચિત કરવાની જરૂર નહી એ બોલે નાના છોકરા પણ એક ચિત થઇ જાય નાનું છોકરો છોડે નહિ નાનું છોકરો પણ છોડે નહીં એક ચિત કરવાનું બીજી બધી ચીજમાં હાજર થી બધી ચીજો એક ચિત કરવાની જરૂર છે આપડે કઈ કરવું પડે બોલ્યા જાય પોતે પ્રગટ થઈ જાય ક્યાંક મોટી હજારી છે કેશ બેંક ઓફ દિવાન્સ સોલ્યુશન શબ્દ કેશ બેંક છે શું છે કેશ બેંક છે ન હોય એટલે અમને ભેદ ના હોય બે એપ્રિલ માં કેનેરે ગયા તા કે ગયા તા બે એપ્રિલ માં આ તો એનો જોઈનું વાત મેને મળી ના હા એ કરો તને બલે કે સલમ હું મારવા અમે અમારે એક પડી ગયો લેવાને મત એમ જ ના એક ટાઈન કોર ટાઈન કોર કોકાર બુરેક્ટ પ્રકાશ છે એટલે ભેદ પડે વગર રહે નહી અને જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે અને જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે મીડિયમ થ્રુ કોઈ મીડિયમ ની થ્રુ ઇન્ડિરેક્ટ પ્રકાશ પ્રકાશ આપવાનો ઇગ્વિઝન જેવો ઇગ્વિ અમારા ઇગોજન ખરાબ થઈ ગયું ડિરેક્ટ પ્રકાશ મળે બિલકુલ અમને દાળો પડે માળે કચ્છ રાખી રાખી અંદર દાદા ભગવાન પણ ના દાદા ભગવાન કરતા તો થઇ ગયા આ ત્રણ હજાર ઓરિજનલ ત્યાં હા ઓરિજનલ તે આપણે તમારા કરું શોતા તમે અને હું જ્ઞાતા રસ્તા કર્યું અમારું લક્ષ્ય રહ્યા કરે કે શું કઈ ભૂલ છે એટલે ફય ના સાયન્ટિસ્ટ મનમાં બોલ્યું કઉ છે ગેરંટી કઉ કોણ બોલે છે ને કોણ નાખ છે આત્માનો આ ભાવ જ નથી આ સ્વભાવ નથી આ તો બે વસ્તુ બે વસ્તુ સાથે પોતાને પોત પોતાના ગુણધર્મ ત્યાગ કરતી નથી શરીર પોતાના ગુણ ને ત્યાગ નથી કરતો આત્મા પોતાના ગુણધર્મ ને ત્યાગ નથી કરતો અને પંચમહુત નું શરીર પોતાના ગુણધર્મ ને ત્યાગ નથી કરતો હા એટલે બંને પોતપોતાના ગુણ ત્યાગ નથી કરતા પણ બે સાથે રાખવાથી વિશે સાથે આ બે સાથે રાખવાથી વિશે આત્મા ભગવાન ઈચ્છા નીચે આખા જગત તો ઓનું આગળ મારે કામ હું હડતો જ નથી આમ અમેરિકામાં થશે એ લોકોએ જે લોકો દરેક વસ્તુ એબનોર્મલ થાય એટલે એ તો કે વધારે પડતું ખવાય છે એબનોર્મલ થાય એટલે પોઈઝન થઈ ગઈ અને બિલો નોર્મલ હોય તો માઇલ્ડ પોઈઝન ખોળ જાય નઈ એ દ્વાર મારે ધારી નથી આ ખરી એક નીકળવી પડે ને કરી અરે કોઈ ઉભરી છે તમને આવું ભય લાગે છે બધી એમ ના અમને કેવું ભય પહોંચ વડા થઈ ગયા ભગવાને આપેલું છે મીટરો મીટરો મીટરો આપે છે ભગવાન મીટરો બનાવશે કોઈ પણ વસ્તુ નો જન્મ સાધર પગ થાય આ માઈ ના મધર છે તેર ભાજન ઓર બીજો એટલે મદર જોળે ઓર ખાઈ જાય એટલે મારે માયની ભૂખ ન થાય ને શું જેને फादर मदर કોણ છે માયના फादर નામ फादर मदर કોણ છે એમ પૂછે ઓપિનિયન કે કદાચ કેટલા ઓપિનિયન આપો છો આ ચા કાડી છે કે ઓપિનિયન આપો આ બહુ ગરમ છે કે ઓપિનિયન ઓપિનિયન ની જરૂર છે બધી તમને કેવું લાગે છે બરોબર એ ઓપિનિયન મને શું કરે છે શું થાય છે એ ઓપિનિયન ઇઝ ધિંગ ઓફ માઇન્ડ રાતે <laughs> આપડે આભાર ની વસ્તુ છે નાની પુરુષ મળવા જોઈએ નાની સેવા હોવા જોઈએ મોક્ષ દાતા પડું સર ઘડી મુક્ત કરાવેલા હોવા જોઈએ હું કઉ છું મારો ભગવાન મારો ઉપરી નથી શું તમને શું કામ ભગવાન મને વસ્તુ ગયા છે મને પોતાને જ વસ્તુ ગયેલા પછી માગવો છો માગો માસ્તા ભૂલો ચાંદો માગી તો ભગવાન પાસે કે એવું કોઈ બોલે દીધું બોલે છે તો માગવો તો ભગવાન પાસે જે માંગ જે માંગ હોય તે માંગો એમ કે માંગો તો ઘણો છે તો માંગો ને પણ કે છે ને માંગો તો પણ ઈચ્છા કેલો સવાલ એક તો કરી દીધો હા હવે બીજું કંઈ માંગવું હોય તો માંગો એમ કે હેલો સવાલ એક તો કરી દીધો હા એક તો માંગણી કરી ત્યારે જે આપણે જરા પોટપોળ કરી હા આ રીતે કે અને એક તો મેન્ટર હોય કે બોલી હેલો મેન્ટર એટલે કોણ કોણો કેવું લાગે નામ છે બંને ચાર થયું ને ખર્ચ ને ખર્ચે દરેક પોતાના ખર્ચે હશે વાર છે ચાર ખર્ચ નઈ ને કોઈ જે પૈસા આવે છે તે ફ્રી ઓફ કોસ્ટ પુસ્તક આપવામાં જતા રહે વાણી એ આપતા વાણી કહેવાય છે આપતા વાણી વિષય બીજી બધી વિષય પણ વાણી વિષય આપતો પુરુષ એટલે કે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ પુરાવી ગયો અને ઠેઠ મોક્ષ્યો જતા સુધી વિશ્વાસ પુરામ આપતો પુરુષ એ વાણી વિચારી તમને કરી આપું તો નથી કરીશા એક કલાક કરીશું આ દુનિયા બનાવનાર પછી તમારી જ પૌત્ર ભગવાન લીલા નઈ કારણ કે ગોત્ર લીલા કરવા ભગવાન એક જ જાત ને ના બે કોમો રૂપિયા જયારે ક્રાંતિ થી શું થાય બે દ્રષ્ટિ બિંદુ વાત ખરેખર આપડે સુધાર્થ ના છીએ વ્યવહાર નો હિસાબ શું કરવાનો છે અને આલૌકિક માં બદલવાનું છે લીતે બદલવાનું લોક નાટક બરોબર છે એ શબ્દ શુદ્ધ બોલે શું માલ છે ખબર નથી ભાન નથી એટલે ગાયને ને ગાય જ કે લોકો અને આપડે ભગવાન ની ભાષા જોઈ લીધી એટલે બાર ની ગાય કેવાય પણ અલૌકિક અલૌકિક માં શું કેવાય સુધાત્મા ગાય અલૌકિક માં અને લૌકિક ગાય ગધેડું અલૌકિક માં અને લૌકિક માં થશે ગધેડું આપડા તો લગન લીધા કરવા જાય ની કાકા પાઠા અને કેમ પાછા ભગવાન સિદ્ધાર્થ ના ગયા પેલા સિદ્ધાર્થ ના ફોન કરે કે મારી તિરસ્તા માટે એક ગધેડા અવતાર આવજો હવે આપણને આમ જોતા જોતા જવું ગધેડું દેખાય ગાય દેખાય દેખાય અને આ બાર ની વાંક ચામડાની વાંક થી ભગવાન રૂટ્યો છે નહી તો મારાબલ નથી કે હવે કમાયો ત્યારે શું કમાયો હતો નહી તો મારા છોકરા ને મોર ભગીઆઈ ત્યાંથી આવું બેઠું છે કોણ કરે છે ભગવાન જો કરે ને તો ભગવાન બંધન આવે આ સુધાર્થ માં એ જ ભગવાન છે સમજ ને ભગવાન ભગવાન જો કરતો એ બંધન આવે અને આપડે કરતા નથી રાખે છે એ શક્તિ જેવી વ્યવસ્થિત શક્તિ છે બધાનું ચાલે એટલે આ શક્તિ તમારું થાય દિશા આવે વ્યવસ્થિત શક્તિ તારાબહેન ને પ્રેરણા કરશે અને તેના આધારે તારાબહેન નું બધું ચાલશે ખબર પડી ની અને તમારે તારાબહે જુદા મરી ગયો એટલે તમારા સુધાર્થમાં થયા નાયક નાયક સભા એટલે સુધાર તારાબહે શું કરે છે દયા કરવાનું તારાબહેન શું કરે છે એ દયા કરવાનું સુઈ ગયા અને ફરતા હેતા અને કોઈ ચીયા હોય તો દોવું આપણે તારાબહેન છે તમને હમ ને તમારે નાતા ભાવ માં રહે તારાબેન ભલે ભ્રમણા આજુ બાજુ ગમે તે થાય પણ આધીન નહી ગમે હળકે બાર ગમે તે થાય પણ હું એના આધીન નહી દાખલો આપવું આ કાશમાં કાસમાં પ્યારો હોય તો આમ ઓન ફરતો હોય પણ હાથમાં સરક્યો તો આમ પ્રયત્ન કર્યો પણ સતત પડી ગયો ભાગી ગયો તો કોને ભાગી નાખ્યો લોક શું બીજું કોઈ શું નહિ દાદા તમે જ ભાગ્યો મેં તો પ્રયત્ન કર્યો તો એમ કે બીજું કોઈ હેતુ જ નહીં એમને દેખાય નહી આ વ્યવસ્થિત કોણ તોડે છે આપડા લોકો એક ડઝન કપડા કાઢી લાવે ને એ હાથ પીડી થી ચલાવ કેટલી પીડી રીતે તો પછી કારખાના વાળાનું ચાલે ને કારખાનું વાળાનું વેપારીઓનું બદલ બધાનું ચલાવવાનું એટલે એટલે આપડે કેવું તારાબહેન આ લગતો ખરાબ લાગે છે એટલે દિવાળો તો લાવવો પડશે ને એનો એટલે આપડે કેવું કે જરા ગજુડાવી રાખજો તથા પેલી જમા કાચી ની હોતી નાખે આ તૂટી લઈ જાય તો આપડે વ્યવસ્થિત કેવું શું કેવું વ્યવસ્થિત એ નિ એ જ પકડા છે તારે આપડે પકડાઈ ગયું આજે ગયું એટલે વ્યવસ્થિત આ બધું કર્યા લે શું બાકી સમજાઈ ગયું એટલું આ બીજું કઈ જવાના રહેતું નથી નામ થયું એમ પાંચ આજ્ઞા છે આ પહેરું બેઠો કેટલા ઋણા બનવા માણસ છે તમારામાં બેઠો બધા સંસારમાં બેઠેલા બધા બધા એટલા દુનિયા તો બંધવાનું અને સાડક આવે તે ઋણ બંધવાનું નુકસાન કરે તે ઋણ બંધવાનું માન આપે તે ઋણ બંધવાનું એટલે હિસાબ છે જેનો આપડી જોડે તે બધા ઋણા બંધવાના એવા બેચા દર પાંચ હજાર હોય વધારે ના હોય અને બઉ ચીકણી ફાયેલો ઘરમાં હોય તે જ એ બઉ કરીએ ઘરની દુનિયામાં ચાર બાજ ની વસ્તી છે તે બધા જ આપણે વેપાર કશું જ નથી હજાર બે હજાર જોડે છે એટલા પૂરતો આખા દુનિયા જોડે આપડે પડી રહવાનું અને સ્મિતા આ ફાઇલ નંબર ટુ પછી પેલા બાબા ફાઇલ નંબર થ્રી ફોર ફાઈવ આ બધું મનમાં સમજી રાખવાનું કહેવાનું નઈ ત્યાં ફાઇલો નો સદભાવ નિકાલ કરવાનો મોહ તમને બોલાયો એ ફાઈલો એનું બધા સંભાવે નિકાલ કરવો કઈ આજ્ઞા પાડવાની સંભાવે ભેગો થાય એટલે આપડે દાદા ની આજ્ઞા પાડી મારે સમભાવે નિકાલ કરવો શું કરવાનું દાદા નું નામ દેશે ને એટલું બધું ફાઇલ નો નિકાલ કરવાનો શું રીતે દાખલો આપો એનો આપણે <inaudible onion noise> આપડે એવું પહેરવાનું કરવાનું આપડે વધારે માડો થશે એટલે આપડે તું ફાઇલ નો સંભાવ નિકાલ આ ફાઇલ શું કરવું નિકાલ કરવાનું કેમ નથી હાલતા એસી એસી રૂપિયા કોતરા માટે ફાઇલ નો નિકાલ કરવાનો ઝઘડો કરવાનો નિકાલ કરવાનો છે તેને પચાસ પોણસો આવા હો આપી અને ઊંચું મૂકી દેવાનું કયું અને પછી મને પૂછ્યું કે ભાઈ દુઃખ નહી નહીં ફાઇલ નો અબજાઈ પટાવી ફાઇલ નો નિકાલ કરવું આપડે જો કદી આવું સંભાવ નિકાલ કરે છે ને એ કોર્ટમાં જજ જગ્યાએ દાદા દેખાય છે બધાને બબ્બે બબે મહિના સુધી દાદા નિકાલ કરવો એ બીજો દાખલો આપવો કઢી નો દાખલો આપી નો દાખલો હા હવે સલિયાના સલિયાનો નિકાલ કર્યો ની સલિયો પછી બીજે બીજે બે ચાર ગરબ છે પૈસા આપી દો તને વધારાના પૈસા નહીં મળે તું ભાવ વધારે સલ્યો ગર નહી ચાલે નહીં મારે ભાવ વધી ગયો એટલે હું શું કરું એટલે પેલા સંભાવ નિકાલ ના કર્યો અને એમ કેવા મળ્યો હું તો સાથે કોંગ્રેસ વાળો છું અને ત્યાં ક્યાં લે ઉઠાય કથે બધા પી ચાલે અકાય ને જતો હતો ઉચાર કરશે ઉભા રે ચલ્યા હું તને જોઈ લઈશ કે ને સર વિ આપડે જોવા માં આવી આપડે શું કરીએ પછી આપડે જ્ઞાન શું હાજર થાય આપણને સમજવું વ્યવસ્થિત કરી ચંપાદાને શું કેવું કે ફાઈવ નંબર તમારી ત્યાં સંપાદ નિકાલ કરવાનો ચંપાદને કેવું કે તમે દાજા નથી ને કે હવે તમે મને ભાખરીને શાક મૂકી દો ભાખરીને થો ચાલશે હા રસ ની કેરીઓ નિરાંત ખાજો રસ લઈને કેરીઓ તારા બાગ ખાય તમારે જોવાનું તારા બાગ ખાય અને તમારે જોવાનું સમજે અને ખાટી આવે અને મનમાં કહો તા ખાય આપણે ચાર આ ચાર આજ્ઞાઓ તમારે બીજી એક પાંચમી આપું છું એમ કરી પાંચ આજ્ઞા પાડવાની બીજી કશું કરવાનું નથી તમારે આ પાંચમી આજ્ઞા શું છે કે અત્યાર ઉદ્દેશ તારાબહે નામ પર બધું છોકરા નામ પર આપડા કશું નઈ સરસ હોય ને એટલે હવે આ ચોપડો છે ને આ વ્યવહાર નો ચોપડો ત્યાં સુધી તાબે રહ્યો હવે આપણે આપડો ચોપડો સુધાર્થના ચોપડે ખોઈજ ના જાય જોવાનું સુધાર્થના ચોપડે ખોટ જાય પાંચ આજ્ઞા પાડવાની કહીને સુદ્ધાર્થના ચોપડે ખોટ ના જાય ત્યાં પાંચ આજ્ઞા ત્યાં પાંચ આજ્ઞાઓ પાડો એટલે સુધાર્થના ચોપડે ખોઈજ ના જાય હવે તમારે સુદ્ધાર્થના ચોપડા ધ્યાન રાખવાનું અને અમે કઈક મુંબઈ આવીએ અને કોઈ બધું આપવા જવાનું થાય લાખો અવતાર નથી મળી ગયું બહુ મોટું પુણ્ય કેવાય બીજા ચક્ષુ સાથે કે તો બઉ પરમાત્મા ને શોધી શોધી તમારા એ પ્રમાણે કે તમારા આત્મા ને મને તમારા માં લેવાની ઈચ્છા થઈ હા બરોબર દેખાય છે અંબાલા દેહધારી પરમાત્મા છે આ બધા જાણકાર દેહધારી પરમાત્મા છે પણ એમ વ્યવહાર કેવું પડે નાટક કરવું પડે ને પાંચ પાંચ વાક્યો આજ્ઞા છે અમે કઈ અભરુત એવું લાગતું કઈ ના ખરેખર તમે તારાબા છો કે ખરેખર શુદ્ધાર્થમાં છો ખરેખર તો પેલા જે તારાબા હતો ખરેખર તે અહંકાર હતો શું ગયો અહંકાર ગયો મને સમજ ગયું અહંકાર ને મમતા બે ચાલી ખરેખર હું તારાબા જતો હોય અહંકાર તમે ખરેખર નવીન ભી જતા હોય અહંકાર અને નવીન ભી તો મારું નામ જ છે ફક્ત હું ખરેખર હું શુદ્ધાર્થમાં છું થઈ ગયો અહંકાર ઉડી ગયો આપણે સમજાય બરોબર હવે જે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો તે આ બધું સમજાવું કરે છે ડિસ્ચાર્જ અહંકાર છે એવો અહંકાર રહ્યો ચલાઈ લે છે ગાય માં ભેંસ માં બધા સુદ્ધાત્મા જોવો આપડે સમજ ને લૌકિક રૂપે આમ ગાય દેખાય અને અલૌકિક રૂપે સુદ્ધાત્મા દેખાય એટલે મુસલમાન માં સુદ્ધાત્મા દેખાય ના દેખાય ત્યારે આપણે મત બધા વૈષ્ણવ મત સ્વામનારાયણ મત ફલા મત એ મત માં નહી આપડે આપડે આત્મધર્મ આત્મધર્મ એ જે માત્ર આત્મા છે ને એ ધર્મ કે આત્મા ધર્મ એ સ્વ ધર્મ છે સ્વધર્મ બીજું શું કહ્યું તું ભગવાને કે આ જ્ઞાન મળે તો જ્ઞાની ની પાસે પડી રહેજો આ કાળ માં છે ને પેના કાલ માં પડી રહેવા એવું ગાડીઓ નથી કશું નથી ગામડા મળે કે શહેર માં રહેતા પડી રહ્યાન કેવું પણ અત્યારે અત્યારે પડી રહ્યા કહ્યું ને તો ફાઇલો ગુમા ફૂમ કરે બધી સારા આયા છે કે લઈ જાઓ સારા ફાઇલો નિકાલ કરી નાખો સંભાવે વાતાવરણ બઉ ઊંચું હોય એ અત્યારે મળે એવું નથી અને રોજ સસ્પેન્ડ થાય એવું નથી માટે કરવાનું દેખાડું કે રાત્રે સુઈ જાવ ત્યારે ગમે ત્યારે નવ દસ અગિયાર વાગે તો આખો મિત્ર ને આ દાદા નું દીદી દાસન દેખાવું જોઈએ જેનું દીદી દાસન દેખાય તેની શક્તિઓ દિરાજ પ્રાપ્ત થાય આપણને જે શક્તિઓ છે કોનુ બહારનું કોઈ ઘર નું માણસ અબડે ને રીતે હું શુદ્ધા એમ કરતા કરતા ઊંઘાઈ જશે ડાકતા ઊંઘી જવાનું છે બોલતા બોલતા બોલતા અંદર ઊંઘાઈ જશે એટલે આખી રાત પાણી પડશે ડાકતો ઊંઘી ગયા છે બરોબર શન થાય છે બચાવ થાય છે એ વાત કઈ ને હવે બહુ ફાયદો થયો આખો પકડી જવા